સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે અઢારસો બ્યાસી ના મહાજુ બીજ ને દિવસ શ્રીજી મહારાજ સાંજ ને સમય શ્રી વરસાદ મધ્ય શ્રી લક્ષ્મી નારાયણ ના મંદિર માં મહારાજ બોલ્યા છે સાંભળે ભગવાન ની વાર્તા કરીએ છીએ આજીવને જયારે ભરતખંડ ને વિશે મનુષ્ય દેહ આવે છે रे भगवान भगवानी भगवान बीजा भगवान भगवान कोई पदार्थ प्रीति राटे नही शादी भगवान ना जे परम, परम दुखदायी जाने भगवानी ओरखाण थी भगवान नो पार्सदार्षद मटी तो चौदह लोग भगवानी बीजी वही गयी होदवी पा ब्रह्म પણ પ્રાકૃત જીવ ની પેટે નરકરજી ની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શિવજી મહારાજ બોલા છે સાંભળો ભગવાન વાર્તા કરીએ છીએ આ જીવ ને જયારે ભરતખંડ ની વિશે મનુષ્ય દેહ આવે છે મારી પ્રકૃતિ ખરાબ હોય માં પણ આવું થયું છે કે આપડે કાયમ ને હારે માનવી ની કેવું હોય મન રખડતા હોય ને કોઈ આપડે સાધુ ને કઈ ન હોય કોઈ આગળ પૂછો તો કારણ કે પૂછાય ને પૂછાય વિચાર બોલો આ જીવ ને જયારે આવે છે ત્યારે ભગવાન અવતાર ભગવાન ના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચારતા હોય આપડે મનુષ્ય નો અવતાર આવ્યો હવે ઉતાર કરી લેવો એને મનુષ્ય જન્મ આવે એમાંથી એક તો હોય હોય ત્યારે જીવ નું જે કલ્યાણ જયારે ભગવાન ભક્ત ન હોય એ આવું કહ્યું કા ભગવાન અને કા ભગવાન ના ભક્ત સાધું એ જરૂર પ્રક્રિયા ઉપર જરૂર હવે જો આપડે ખોળવા જાય નામ કહેવાય ને ભગવાન કે નું નામ કહેવાય પેલું જ્ઞાન જોઈએ ને સાધુ લેતા સાધુ ના કહેવાય પર ભગવાન ના કહેવાય એના લક્ષણ ને લક્ષણ નથી એને ભરતા થી કરે તો હજી વસ્તુ હાથ માં આવે જ વિચરતા હોય જરૂર વિચારતા હોય હવે ક્યાં ભરતખંડ માં તમે ઇંગ્લેન્ડ માં જવું ના મળે લાગુ કે આ ચંદ કલ્યાણ માટે ઉપયોગ માં આવે એવા નહીં બાકી ઓમ સત્યંતરી જ હોય પણ જીવને જન્મ મળ્યા રહી જ કરવા સુધી મુદ્દા નો સ્વ ભાગવત માં એટલો ઓળખાણ આપડે ઓળખીન બરાબર શબ્દો એવા છે કોઈ ચટકી ને ભાગી ના જાય આપડે ઓળખવાની ક્યાં પેલી તો આપડે કે રૂપિયા આવડા નું કેવું આપડે એને તો બગાવવું બઉ સો બગાવવું અને બગાવવું તો ઉદાડી મૂકી ના કલ્પિત બીજી ઉઠી કરી થાય નો અર્થ એ છે કે વિચારો બદલે યાદ ન આવે યાદ આવે તમને અવાર હાથ જયારે યાદ આવે સોના નો વેપાર કરશું નફો ધંધો જંગલ આમાં કોઈ નહીં થતો હોય થાય કેમ હોય એમ આવડો હોય ગયો પણ આપડે કાઢવા ઈચ્છતા નથી ને એટલે ભગવાન ના સાધુ લઈ ગયા પણ આનંદ સાધુ ની ઓળખાણ બધા ને ગયા હોય એને તો આ ભગવો લુબડો એ જાદુ અને પાછા આપડે એવા શબ્દો આવે છે સાધુ માં ઓળખે અને એમાં પાછો આ શબ્દ મળ્યો કે આ ન લેવો એટલે અધર્મ સર્વ ને મદદ થઈ બધી આધુ આ ગાયું લડે એમાં આપડે વચમાં ન જવાયું ગાય છે બળદ છે બળદ માં શું છે આંતર સિવાય પગ જવું ને આંત છે પગ છે સત્સંગી શું ઓળખાય બાલ તો ન ઓળખાય પણ આવડા શું ઓળખે ઓળખે છે એ જોઈને આપડે હું જે દીધી જ એની કોઈ વાત કરતું નથી ઓળખે અને બ્રહ્મા નિષ્ણુ સામે ઉપદેશ એવું બદલી ગયો સામે મને જેવો આવે તૈયાર આપડે વાતો કરીએ મી આવી વાતું કરીએ હવે આવડા બિચારા ગળાઈ ગયા ઘાટ સિત્તેર મહિમા ગાવા હવે એને એવું ધડક લાગે બધું એક ધારૂ ને આટલી સંપ્રદાય અને ગુણાકાર કેવા સાંભળવાનો સક્ષમ છે એમાં કોણ છે એ આપડે કહીશું કારણ કે એને અપરાધ થાય અને અહિયાં તમને કઈ ને હોય એમાં ઘરે છોકરા નું માથું બેઠું હોય લે આવ્યા કરવા લેવા રમતર ની રમત ધુલ્લા પાડવાની બધા ની ધુલ્લા એને પાડ્યા પુરુષ નો આવે એ જીવ ને ઓળખાણ થાય તો એ જીવ ભગવાન ભક્ત થાય છે ઓળખાણ થાય તો ભક્ત થાય આપડે સાધુ છે ઓળખ્યું સત્સંગ હોય જોઈ પછી એ ભગવાન નો ભક્ત થયો એને ભગવાન વિના બીજા કોઈ પદાર્થ ને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં ત્યાગી ધ્યા આપણા નજીક ના સંબંધે રસોઈ લેવા આવ્યો હોય આને ખવાય નહી ઘણી <laughs> દો નિમિત્ત નો અનવ એટલે એ જાય છે ઉતરી ગયા હજી અનાજ ન ખવાય એને પકડ્યા ભાવના બદલે તમે ધંધો કરી શકના ખવાય ઉતરશે અડવું નહીં ભાઈ રાક્ષસ છે સબંધ થયો એટલે નબળો ઘાટ થાય નબળો ઘાટ થાય આક્રો ચાલ્યો ઘરમાં એની માં બેન નીકળી એટલી હોય ન જવાય ઘર માં જવાય હોય તો ઘરમાં એટલી જ વચી હોય ભાઈ થતો કાકો થતો હોય એ આવે તો એને ઘરમાં ન બે જીવ જેવા ભરી નબળા વિ જરૂર વિચરતા હોય જરૂર એટલે શું કલ્યાણ બીજા થી નથી તમે તપ કરી મુકાઈ જાઓ તમે ગમે એટલા ઉપવાસ કરો કલ્યાણ એટલે વાસના તો કલ્યાણ થાય એ વાસના તોડનાર જોઈ બેજો ગાય વાછળું ઝરણા પડદામાં મીટાયેલું જ હોય ઘોડા ને હોય એ બાળક પોતાની મેળે ઈ તોડી શકતો બાળક પોતાની મેળે ઈ પડદો તોડી શકતો મનુષ્ય જન્મે રોકી આપણે જન્મ છે ક્યાં થતા ત્યાંથી આવ્યા આ બીજો જન્મ છે પડદો તો લૂટવો જોઈએ જેવી ના હું તમારું કામ હાલે એવો ને એવો પડદો પાછો પડદો લૂંટવો જોઈએ એનો અમને એ પડદાને મજબૂત કરનારા આપેવાના છે સ્ત્રી હવે એ બે વસ્તુ છે કેમ કરવું તૈયાર જોઈએ આ બારી નું દ્રષ્ટાંત છે તમારી ભૂલ હોય તો કેજો તમારો પડદો તોડનાર જોઈએ ને ના ના વિશ્વાસ હોય ઘણી બધી ભાવના દેખાવી જોઈ ને ભગવાન ભગવાન ના સર એ જરૂર પ્રતિ ઉપર વિચરતા હોય જોઈ જરૂર શા માટે કહ્યું બરોબર વિદ્વાનો બેઠા છે બધા બરોબર જ્ઞાન સ્વામી જીવન કલ્યાણ કરવું જીવા નું કલ્યાણ કરવા માટે ભગવાન બોલાય જરૂર વિચરતા હોય આમુ પ્રશ્ન ના કરો તમે ભગવાન અમે કરીએ શું અમારે જોઈ ને કોઈ મારો સમાગમ કરો જરૂર વિચાર એટલે એમને નથી ભગવાન નો ભક્ત થયો ભગવાન વિના બીજા કોઈ પદાર્થ ને શા માટે છે ભગવાન ના ધામ નું જે સુખ છે તેની આગળ માલિક પંચ વિષય નું છે નારાગત નું સુખ મળે જોતી ચીજ આપણને આપે વાપરી છે ને જમાડે ભગવાન સિવાય બીજે જો એ કર્યું તો આલોક નું એ થયું એટલે આ ના પદાર્થ સંબંધ થયો એ તો બંધનકારી જોવા છો અને ભગવાન ને સાધુ એવા છે કે આ ક્યાંય તમારું રેવાનું છીએ આવું ચોખા કરે કાતી ના રેવા જઈએ એવો એનો પ્રયત્ન હોય પેલા ગાડી ના તૂટે એ તો બધી એમાં હલવાનું પણ આપણો આગળ આ જાતનો તો એ બધી જગત માંથી તૂટી અને જરૂર ભગવાન માં ગાય સાદુ આતો હશે તો જગત ના બંધન માં જોડશે હજી એને આવી નથી જ્ઞાન પછી ક્યાંક આવવું પડે કઈ માની લે હું હોય નઈ આવું પડે પણ માની લો તો હોય ને તો કહેવાનો ભાવ થાય પણ કઈ માની લે આપણને દેખાય ને તમને દેખાય ખરેખર મને તરત સંકલ્પ જેલમાં પીડ્યો બધા અને જેલમાં નાખી ગયા તમને ન થયો કોઈ દેવ તમારે તો હેત વાળા નો છોકરા આવ્યો દોરી ના હોય સ્વામી અને અવાજ આવી છે એને એ કેવાય કરું આપડે અને જેલ છે મોટી ઉંમર વાળા જાણતા હો બધા મોટી ઉંમર વાળા જાણે તો એમ કેવાય આપડે પણ જેલ માં પૂર્યા પછી મનમા તો એને મળે નઈ તમારે દૂર દાદાય મન મા પાંચ નહીં મળે તો બહુ તાલી કરવા જાઓ તો બેરોક વાત અંડાવાળા તો સાહેબ પૂજાવાળા તો સાફો જે થઈ જાવ જે સાફો જે ના તા ધરે કાઈ બોલે સારું બોરો કાઈ ના દે એમન હા બે લાડવા ખાઈ જાતા હોય તો બેય દર વિચાર ઘરે કે જંગાઈ નું ઓળવાના ચાર ખાઈ જાય તો ઓકે લગા જોડા હા એટલે હર અને હું તા દોડે બજા ગઈ હા ના ઓલા દુઃખ કાપી લેવો બોલા ભગવાન ના ગામ જે સુખ છે તમે બહાર નીકળ્યા એટલે ઊંડા અને એમાં બધું ઊંડા સંસાર એની પૂરો ઓળખો છે વિના એમાં જોડાય એવી રીતે બંધારથી છોડે વિચારો બંધાવેલો બંધાવે છોડે છૂટો છોડે આપડે છૂટવું તો જઈએ ને હા એમ અને નરક ના કીડા છે તે તો નરક માને છે પણ હોય તે ઓળખાણ આપડે થઈ ગયું ને નથી થયો ઓળખાણ થાય તો આવતો હોય ન ને આપણે આ ધડા પાર્સદ થયું પણ ઓળખાણ ભાઈ જયારે લેવાય એને મૂકીને બીજા માં એક નવા થાય તો મને પોપી બહુ આવડતું હોય એમાં કોઈ રૂપે રંગે ન થવાનો ભાવ હું કઉ છું તરત ના ઠપણ ધરાયેલ ન હોય એટલે ઠાકોન ધરાવવાનું તરત વાર ઊંડા મારા સ્વાદ ખાતર ખમ છું ભગવાન ખરેખર કોઈ દિવસ નો યાદ આવ્યું હોય તમે ગમે એટલું સારું લેવો ને અને તેને ભગવાન નો પાર્ગત મટી અને રિસ્તા ના ખેડા ની પેટે માલિક પંત વિષય ના સુખ ને એ ભગવાન ને નો ઓળખે તને સીધી સીધી કઈ અને જે ભગવાન નો ભક્ત હોય તેનો ગર્ભિત છે એટલે આપડે પણ બીજા મૂર્ખ છે એમ જો કઈ તો આવે તો આવી શણગારે શબ્દ આવ્યો અને મન કર ના ભક્ત ને વિશે દ્રઢ પ્રીતી કરી જોઈએ અને એમ સમજવું જોઈએ ભગવાન નો ભક્ત હોય તેને જો કદાચ ભગવાન નો ભક્ત થવા કટિબદ્ધ થાય અને કદાચ ચિંતિત ખામી રહી જાય તો સામાન્ય નરકરાગવાન માર્ગે હાલવાનો મહિમા છે પ્રયત્ તો કરે છે ને એ પણ બાજુ અમને ફૂલ આવી જાય પગડ ને આપડે ઇન્દ્ર થશે અને જો કદાચ ભગવાન વિના બીજી વાત ના રહી ગયું હોય તો તે પણ ઈન્દ્ર પામે બ્રહ્મલોક ને પામે પણ પ્રાકૃત જીવ ની પેટે નરદોરાગવાન નો ભક્ત હોય તેનો જે મહીમાન માં રાખવી નાનું વચનામૃત બધી વાત કરી આ દુનિયા ની સૃષ્ટિ હા કર્મ ના અનુસારે ભગવાન કરી એટલે ત્યારે એ રીતે થઈ ભક્તિમાર્ગ વાળા ને જોડે આવ્યો હોય એનું જેવું કલ્યાણ થાય એવું ઓલાનું થાય પણ ભક્તિ બદલે તો કોની એ બદલવી જોઈએ આ બદલવી જોઈએ નહી તો મથુરા નગરી ના બ્રાહ્મણ જો યજ્ઞ કરતા પણ ભગવાન ને ઓછા નહી ભગવાન છે એ મેળવવાનો મનુષ્ય માત્ર અધિકાર છે ક્રિયાઓ માં ભેર છે શુદ્ર ને જન્મ આવ્યો તો એ સંધ્યા ગાય જૂનો હોય માન કોઈ આચાર વિચાર ઓછો રાખે એટલે એનું કલ્યાણ ન થાય કારણ કે એને રોટલા કરનારા એના ઘર ના માણસો હોય આચાર વિચાર જન્મ આવ્યો એ જો તિરસ્કાર દ્રષ્ટિ એની તરફ જોવે બ્રાહ્મણ નું કલ્યાણ હોય એને ત્યાં ભગવાન જન્મ આવ્યો અને એવડો એ પવિત્ર માર્ગ અને આવડો એને ભગવાન એને આપણે સાધુ એ દ્રષ્ટિએ જોવું જોઈએ કે આનંદ વિદમના ની વચ્ચે આટલા માટે એને શાભ એમ દ્રષ્ટિ રાખવી બાકી જોઈએ માટે દોડે કારણ બોલી ભગવાન ને આગી ના પાડી ને દોડતા નથી અમને તો દેખાય અને એના માટે હું ક્યાં ભલામણ કરું એ તો દોડા દો તમારા ભગવતી જમાડવા માનેલો એક વાળો આવ્યો હોય તો મારા મૂકીને જમાડવા જઈ લે અને ઓલ્યો આવ્યો તો સમય જીવ છે ને એ સુતાડવા જ દિવાલ લાગ્યો છે એટલું તરફ નો કઈ છે હું બદલી જોડ માં બદલાવ ગમનાથ કયા કરે વધારે એટલે સેવા જોતી નથી વ્રત અવસ્થા ને આમ જાય પેલા જ્યાં કોઈ ને કઈક મારું હોય આવે જાય એમાં મને ખબર ન પડે આવે ને ક્યાંય કોઈ જાય ને ખબર હોય એટલે એ બધું આ જગત માં તો માહજ કરે મહારાજ શ્રી વરસાદ મધ્ય શ્રી લક્ષ્મી નારાયણ ના દરબારમાં લીમડાના વૃક્ષ ની હેઠળ ઉપર ગાદી નંકાવી ને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા परमहस प्रश्न पूछो रुण मामी उत्पत्ति तमो गुण मोध ने लोभ न उत्पत्ति પછી શુક મુનિ એ કહ્યું છે જયારે નિર્વિકલ્પ સમાધિ થાય તમને સમજાઈ નથી ગયું સદવ શિવ બ્રહ્મા શૃંગી ઋષિ પારાચર નાર એમને શું નિર્વિકલ્પ સમાધિ નતી કરી વિક્ષેપ ને પામા નારજી હોલ થયા દુર્વાસા થયા પરાશર થયા મહાદેવ થયા એને નિર્વિકલ્પ સમાધિ નઈ હતી અને બી હોલ થયા એનું કેમ કરું આપડે ભગત મંડળીઓ હોય ને એ બધી અને આપડે નઈ એટલે ડબલ પાપ માં પડતું સમાધિ નતી કરીને વિક્ષેપ ને પાયમા એવું સારું સિદ્ધ થયો હોય તો ઈશ્વર ની મર્યાદા ને લોક નો પ્રસંગ નો માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્ન નો ઉત્તર ન થયો અને જયારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલો થાય છે અજ્ઞાની બે કામ કરીને વિક્ષેપ ને પામે છે િત્યાનંદ સ્વામી મુક્તાન સ્વામી એ સર્વે મળી ને જેવો જેને પાછો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજ ના પ્રશ્ન સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ જનક વિદેશી પ્રવૃત્તિ અને જયારે જનક ની સભામાં સુલભા નામે સંન્યાસી ની ત્યારે જનક રાજા સુલભા પ્રત્યે બોલ્યા છે મોહ કમા કરે છે પણ મારા ગુરુ જેવારે કરીને કાપે એ બે મારે બરોબર છે અને આ મારી મિથિલા બળી જાય તો પણ મારું કઈ બળતું નથી એમ હું પ્રવૃતિ માં રહ્યો તકો અસંગી પ્રવૃતિ માર્ગ માં રહ્યો હોય તો પણ જો રાજા જનક ની પેટે જેના હૃદયમાં સમજણ દ્રઢતા થઈ હોય તો તે કોઈ રીતે વિકાર પામે નહીં એમાંથી અને બચું એની આ વાત છે રાજ્ય ચલાવું આ બધું હતું ને બધા નિર્વિકાર હતા પછી એના મનમાં નક્કી મારે આને પછાડી પછાડી ને ગામ ગાઈ ને એ સંકલ્પ મારા માં આવે એવો નથી એને પ્રતાપે મૂકી ગયો મારા ગુરુ પંચ શીખઋિ હું ડાયું એવું નોંધ કઈ મને એ કઈ હું છું એ કોક પ્રતાપે આપણને પરીક્ષા આવતી અને આમાં નિરવી કલ્પ આવે છે ને એ છોડી દેવાની વસ્તુ નથી સમજણ કરી નક્કી કરવાની વસ્તુ સમજરો ભાઈ યાદ આવે નિશ્ચય ની વાત અટપટી જાય નિશ્ચય થોડો થયેલી વસ્તુ હશે ભગવાન નો નિશ્ચય શું જોઈએ માટે એ પ્રશ્ન નો એજ ઉત્તર છે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમપણે કોઈ રીતે વિકાર ને પામે નહી અને જેને જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય કે આ તે સાર છે પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયી આકાર છે તે સર્વે અતિશય દુખનાયક એ નાશવંત છે એમ જાણી અને પોતાને દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ જેકથી નોખો આત્મા રૂપે જાણી પછી એને એવું કોઈ પદાર્થ નથી કે કોણ કુમાળવાની અર્થે સમર્તા થાય જેકથી નોખો આત્મા રૂપે જાણી પછી એને એવું કોઈ પદાર્થ નથી જે ગોળ કમાડવા માહિત આકાર ને સ્વચ્છ કરી જાણે છે અને એવી રીતે જેના અંતર માં બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિ માર્ગ ને વિશે અનુલોમપણે વર્તતા હોય તો પણ કામ કરીને પામે હરિભક્ત માં શ્રેષ્ઠ વૈષ્ણવ છે માટે ગૃહિત ત્યાગી નો કઈ મેળ નથી જેની સમજણ મોટી એને સૌથી મોટો હરિભક્ત જાણવો સદગુરુ સેવન છે નહી પઠન નથી હવે કેવી રીતે થાય આપણી બુદ્ધિ ની પરીક્ષા થયો ગાય હોય દૂધ જોતું હોય એટલે આપે એટલે તમે દૂધ આપે પછી ગુરુ પણ એમ જાણે કે છે વૈરાજગી એટલે એને તરત યાદ આવે કે મહારાજ આને બધા તમે સમજણ આપજો આપણે લેવા માંગી ગૃહ મેળ નથી જેને સમજાય મોટે તેને સૌથી મોટો અરીબક્ત જાણવો અને જીવ બ્રહ્માદિક ને વિશે જે કોટ કહેવાય છે એનું તો એમ છે કે એટલાક ને વિશે તો આવી રીતની સમજણ ની કાકર છે એટલા ન બતાઈ મે એટલાક ને વિશે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશ કાળ પ્રાંગ ક્રિયાદિક ને યોગે કરે એમ ને કામાદિક વિકાર રૂપ કોટ કહેવાની છે માથે આવી સમજણ હોય ભગવાન કોઈ પ્રકારે કરવો જ નહીં ભગવાન એવી રીતે વરતાલ નું વિષ્ણુ વચના વ્રત થયું સ્વામિનારાય